બોલવાહી છોડતા નહી હૈ આદત હો ગઈ થી છુટ જતી હૈકો કોઈ માર પીટી બોલતા નહી બેઠ જાતું જગને વાત નહી હૈ એટન્શન કેવાલા નહીં હૈમ ગવર્મેન્ટ જો અભી હૈને માર્ચ દો હજાર સાત કે અક્રમ વિજ્ઞાન મેં દો મુખ્ય બાબા કે બાત કહી હતી એક થસાર કે ઓ મુખ હૈખતા પ્રતિ લક્ષ્ય થોડા હાલક ડલ હોઈ છોડતા નહીં રૂટ રહેતા રૂટા પ્રતીતિ બોલે ક્ષાયક પ્રતીતિ બતાઈ ક્ષાયક ક્ષાયક મહિના જો મૂળ કર્મ હૈ જો બંદે રખતે હૈ ખુદ પ્રતીતિ નહીં કરવા ખુદ કા વિશ્વાસ ગવા દેતે સબલો અરે આત્મવિશ્વાસ ચીજ નહીં હે જો સારા વિશ્વ મેં સબસે બડી બતાઈ એઝ એન એસેટ એક સંપત્તિ કે રૂપસે કે અરે ખુદ કા તો વિશ્વાસ રખ તું આત્મવિશ્વાસ દાદા ભગવાન બોલતે થે ધનકર ભાઈ સાહેબ કે હવે જ્ઞાન નહીં થા તો તબ તો હમે અજ્ઞાની લિન હમ ખુદ કે લે બોલે થજબ કે આત્મવિશ્વાસી સ્વભાવ જીતે થે જ્ઞાન કે પહેલે ભી બચપન સભી જગ્યા જ્ઞાન હુઆ પચાસવે સારમાં તબ તક બોલો વર્લ્ડ મે સારા વર્લ્ડ એકઠા આવે આત્મા વિશ્વાસ નહીં ડા સકેગા વ્યવહાર અદભુત બાલી હોતે સ્વભાવ પડ ગયા હ એ સમકેત પણ એટલે અમારા આત્મા નું લક્ષ છૂટવા નહીં લે હા એવો બાબત છે હા એનો ભાવાર્થ એવો સુંદર છે કે આપણું દર્શન જે ખીલ્યું છે એ દર્શનમાં સમ્યકતા આવ્યા આવતી જતી જાયક દર્શન છે અને કેવળ દર્શન આખું કેવળ જ્ઞાનનું બીજ પડેલું છે રમત્યા કેવળ દર્શન અને કેવળ દર્શન થઈ અને પછી જ્ઞાન ખુલ્લું થાય છે સમ્યકતાને પામતું જતું જાય છે અને આપણા વ્યવહારમાં એવું વણેલું સમ્યકતા અને વ્ઞાન દર્શન સાથેનું આપણો વ્યવહાર જીવાતો જાય છે શરીરથી બોડીથી આપણો એટલે કે વ્યવહાર વ્યવહાર્યાથી વ્યવહાર છે તો વ્યવહારો છે એ જીવે છે ને એટલે એવું તો કહેવાય કે જીવાતો જાય છે સ્પષ્ટ આજે આ વિજ્ઞાન એવું સુંદર સમજ આપે છે શરીર અને અંદરના ભગવાનની એના ભલે એના માનેલા કોઈ પણ હોય પણ હકીકતમાં બધા ભગવાન એક જ સ્વરૂપે માને છે કોઈ જુદા જુદા હોય શકે જ નહીં પરંતુ પોતાની માન્યતા મુજબ હોય છે પણ એમાં એકતા લાવે છે ધીમે ધીમે લાવે છે અને એના જે માર્ગ પર છે ને એ માર્ગે આગળ જાય છે પછી સમજ બહુ સારી રીતે શું કરીશું સાહેબ તું બોલાવી શકા દુપદ કયું કઈ ધમધમાય કશું ઉપજાવી સંયમ પરિણામ છે નહીં તમે આયા હે સુમતી ને કોણ લાવ્યું લાવ્યું કોણ સાથે જે યોગ દિવસ બાવીસમી જૂનમાં મોદી સાહેબ એ બધા કહ્યું અને આખા દેશ આખા દુનિયા એ સ્વીકાર્યો બાવીસ જૂન કેલાજી સાહેબ બાલા સુબ્રમણ્યમ સાહેબ બાળા બોલતે બાળા પ્રેમ સે બોલતે હૈમાં તો એ યોગ કી ચાર કડી કવિરાજને લીખી મન વચન કાયા ના યોગ નો ઉપયોગ અબુ મુઠા મુટ્ટુ મા ભગવાન સૂત્ર યોગ ઉપયોગ પરોપકાર યોગ ઉપયોગ પરોપકાર એ આ ક્ષેત્રને ભારત ક્ષેત્રને ભારત ક્ષેત્રવાસી માત્ર માટે અનિશુદ્ધપણે લાગુ પડતું એક સૂત્ર છે અદભુત અને આમ તો સર્વજીવો માટે છે પરંતુ એની સમજણ અહીંયાથી બધાને વિક બધી વિસ્તરતી જાય છે સારી રીતે મન વચનકાયાના યોગનો ઉપયોગ એવી સુંદર આ વેલ્ડિંગ કરી નાખ્યું છે એમને એને જોઈ જાણનારો આત્મયોગ જોયોગ ને પ્રયોગી એકાકાર થયેલો પ્રયોગી સંયોગ પૂર્વનો પ્રતિષ્ઠિત એને પ્રતિષ્ઠિત કયો અને સંયોગ કરનારો હતો એટલે એને આત્માય કયો અને આવી રીતે આત્મા કહેવાથી એ આત્માની ઓળખ નથી પડતી પેલા મૂર આત્મા અગર પહોંચી જ નથી શકાતું અને આખા ભારતમાં બધા શાસ્ત્રોમાં આત્માનું આ જ વર્ણન છે રાજચંદજી એ મહાત્માઓ કે પાસે તો નજર હૈ દ્રષ્ટિ હૈ દીખા પડતા હૈ તો પઢ તો લેખિ અંદર સમજ લે ઉઈન્ટસે તો સમજ લે લેક હકીકત એ હૈકે પીછે કે પૂર્વના પ્રતિષ્ઠ નો પ્રયોગી સંયોગ લાવે છે ઉકેલ છેલ્લો પૂર્ણ સ્વ હિ યોગી બહુ અદભુત આ બહુ સારું સાયન્સ કવિરા લાઈનમાં આખું શાસ્ત્ર મૂક્યું જે કૃષ્ણ ભગવાન યોગેશ્વર કૃષ્ણ બધાએ જીવન સ્વરૂપે દ્રષ્ટાંત સ્વરૂપે બતાવ્યું યોગેશ્વર એટલે દાદા ભગવાન ખાસ કૃષ્ણ ભગવાનને ઓળખવા હોય તો યોગેશ છેલ્લો ઉકેલ ફાઈનલ સોલ્યુશન ફૂલ સ્ટોપ આવી ગયું એવું એનો છેલ્લો પૂર્ણ સ્વયોગ એટલે એ આખો પૂર્ણ અયોગ એટલે શરીરથી ટોટલ છૂટી ગયેલો અત્યંતિક સિદ્ધ ગતિને પામી જનારો સિદ્ધ ગતિ અયોગ સમજ ને એ યોગ છેલ્લો છૂટે છે તેવજ્ઞાન પછી છેલ્લા શ્વાસોમાં જ પરંતુ શાસ્ત્રોમાં આમ કે અર્ગાતી કહ્યું પણ હકીકતમાં એવું નથી ભગવાનની ભાષામાં નથી જુદી વસ્તુ છે દિવ્યા ની કેવી ખીલે છે ઘરમાં મજા કરું શું કે ગજબનું છે થોડો ગણો યોગ એટલે પોતાનો સ્વભાવ એ અર્થમાં લેવાનો એટલે થોડો ગણો અત્યારે આપણે અક્રમ વિજ્ઞાનીઓને થોડો ઘણો એનો સ્વાનુભવ તો બધાને બરે જ નહીં શરીર લઈને આનો ફરે છે કોઈ સ્વાદ આવ્યો કે ખરો આજે કોઈને કહી ના શકીએ છે પણ અંદર મજા કરે છે બધા જ અને આપણે જોઈ શકીએ બધા મોડા પર આ રીતે જોઈ શકીએ છે પેલી એ ક્યાં ક્યાં કરતી ત્યાં હકીવી થઈ અને પેલી રડતી જાય ને પાછું આનંદ મળે છે એને જોડે નહીં એની એની ચેલી ચેલી છે ને તારી રડતી જાય છે એટલે એની બધી રહસ્યો નીકળે સારું ખોટું કેટલું રહસ્યપૂર્ણ છે ગજબનું એની તો વાત જ જુદી છે તો જે માણે તે જાણે શું પૂછતો નીકળ ચડાવવા તો બહુ જ બોલતા હે ઠાકોર ભાઈ હોય ઠાકોર ભાઈ આપડોશી કો બોલો ને સંતો પડોસી આયે હૈ ઘર ઉ કે નહીં આપને તો આયે ઓર આયેગા દોન ડું કે ઘર કહ ગયા હા દાદ બોલો વ્યાસ ગુરુની ગુરુ પ્રાપ્ત ગુરુ પૂર્ણિમા અમારા ભક્તો માટે મહાત્માઓ માટે આજ્ઞાનું પર્વ છે પણ ગુરુ પૂર્ણિમાનો આગલો દિવસ અમને એક અધિકાર આપે છે કે ગમે તેવા પ્રશ્ન પૂછી શકાય ગમે તે ગાંડા ઘેલા કોઈ પણ હોય આ અહીંયા આગળ બધું સીધા થાય એવું છે બધું બધું સીધું સટ થઈ જાય કારણ કે આજે આ અમે બેઠેલા મહાત્માઓનું આજે ભારે મોટું પુણ્ય ઉગ્યું છે કલ્પના નહોતી કે આજે આપની હાજરીમાં અને આપના સાનિધ્યમાં અમે આ પર્વ ઉજવીશું તો રજા આપી તો એક પ્રશ્ન પૂછ્યું એ તો વ્યવહારથી રજા લેવાની નિશ્ચયથી નહી આ વ્યવહાર કરી એ તો કોઈ કોઈનો છૂટકો જ નથી એટલે તો પેલી શક્તિ ઉભી છે આપણા આગળ સંપૂર્ણ ના ઉઠવું હોય તો ઉઠાડી લઈ જશે સંપૂર્ણ કહેવત જ્ઞાન કહેવાય અને ચારિત્ર માટે હું કે આ જગતમાં જે કાંઈ કરવામાં આવે તે જગતને એટલે આ જગતને આ બધું જગત પોસાય કે ના પોસાય હું કઈ કરતો નથી એક ખ્યાલ રહેવો એ દર્શન દ્રષ્ટિ સમજ અને જ્ઞાન દર્શન પ્રાદુર્ત રહેવું એ ચારિત્ર ચારિત્ર તો દાદા સાહેબ એક નમ્ર વિનંતી આપતા પુત્ર દેવી આપતા પુત્રની રજા લઈને કહું કે આ બાબતમાં આપ દિનચર્યા દરમિયાન કેવી રીતે રહો અને અમારે કેવી રીતે રહેવું એ અમને સહેલું થઈ જાય આપજો થોડો અનુભવ દિનકરભાઈ દિનકરભાઈ સાહેબ આ દુનિયાને આ અભ્યાસ છે કે સંત પુરુષોના જીવનચરિત્રો વાંચવા અને એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરવો આ જ છે દાદા એ ત્યાં ચોકડી મૂકી દીધી કોઈ થઈ શકે નહીં પરંતુ તો દુનિયાદારી નું બધું ચાલ્યા કરે છે અહીંયા આગળ અનુભવ જ્ઞાન શાળામાં આવું નથી હોતું અહીંયા તો જોયા જ કરે બધે જોયા કરે અને પોતે પોતાને દેખાતો જતો જાય શું કહ્યું અને આપે કહ્યું કે ગાંડા ઘેરા પ્રશ્ન પણ પૂછાય તો આ મારા ગાંડા ગયેલા પ્રશ્ન અંગે આપે કેવી રીતે એને લો છો હું એને સીધો થઈ ગયેલો તો સીધું જ લે ને દાદા ફાવી કહો ફાવી કહો સીધો શર્ટ થઈ ગયેલો હોય એને બધું બધું સીધું જ થાય એને કશું માર્કચૂક દેખાય જ નહીં ને માર્કચૂક વ્યવહારથી હોય તોય ના દેખાય એને તો હોય નહીં હા કારણ કે એનો અંદરનો સીધો સટ થઈ ગયો છે એટલે પછી એને બધે સીધા પણ દેખાય કોઈને માગશું કે અના કશું બોલે જ નહીં એ તો હોય તોય એટલે સાહેબ અમારા બોટા સાહેબ લખે છે અ એટલે મારું નહીં તે અહીં જ બરાબર અને એમાં જ અમારા સુધીભાઈ સાહેબે ચિત્ર ફસ્ટ ક્લાસ કર્યું કેવું સુંદર કર્યું છે એ બહુ સુંદર પુસ્તક છે હા એમની થયું અમારું અહીં એટલું બહુ જૂનું પુસ્તક છે બહુ તમારા હાથમાં તો જોજો મજા આવશે ખરેખર જૂનું છે આપણે અહીંથી મળી શકે ક્યાંકથી બહુ સરસ તો આ આપે અવસ્થિતને પૂર્વે થયેલું અવસ્થિત વ્યવસ્થિતમાં આવે જેને કિરણ્ય ગર્ભ કર્યું આપે વેદનું મત શાસ્ત્રો હિરણ્ય લયું છે બહુ જુદી વસ્તુ છે એ ગ્રહ નક્ષત્ર બધું પણ આ અધ્યાત્મ માં આ છે અધ્યાત્મમાં એટલે આત્માના આત્મ સ્વરૂપ થઈ ગયેલું એકાકાર એ અધ્યાત્મ કહેવાય અને એ જ આધ્યાત્મિક જીવન જીવી શકે એને એ વિચારણાની જરૂર ના હોય એને તો એની દ્રષ્ટિ જીવવાડે બધું આધ્યાત્મિક જીવન પણ બહારના માટે દુનિયા માટે એ વિચારક પુરુષોને એને વિચારથી આગળ પ્રગતિ કરવા માટે બરાબર છે ત્યાં આગળ એ વ્યવહારથી અધ્યાત્મક કહેવાય છે અને આ એના અસલ અર્થમાં અધ્યાત્મ કહેવાય છે ભગવદ્ ભાષામાં હમ અધ્યાત્મ અધ્યાત્મ અને અભ્યાસ આ બે શબ્દો બહુ મજાના છે અભ્યાસ એટલે પુનઃ પુનરાવર્તન કર્યા જ કરવું કર્યા જ કરવું કર્યા જ કહું મુકપાટ થઈ જાય આખું અને પરીક્ષામાં પેપર આવતી કોરો જ વાતો પ્રશ્ન ફટફટ લખી નાખે આખો ફટફટ લખી નાખે અને એવો સુંદર અભ્યાસ અભ્યાસ કર્યો એને તે પેલું પેપર રમતમાં લખી નાખે અને દોઢ કલાકમાં તો લખીને નીકળી જાય બહાર કલાકમાં નીકળી જાય એવું કહે અત્યારે તો મારા મહાત્મા એક ખ્યા એટલે દાદા કહ્યું ના કલાકનો મોક્ષ છે હે એને એવું નથી પડ્યું કોઈ પહેલો આવે ફર્સ્ટ આવે એવું કશું જ નહીં નીકળી ગયું એમ શું તો આવ્યું લખાઈ ગયું કહે છે નીકળી ગયા એને કંઈ સ્પેશિયાલિટી નથી હોતી કોઈ કોઈ મહાત્મા ના હોય એટલે દિનકબિર સાહેબ આવું છે હા કોણ એ આપના યજુ હિરણ્ય ગરબર શબ્દ નીકળ્યો હા એ કેવા કાળનો હિસાબે વેદ વાંચ્યા વગર યજુર્વેદ વાંચ્યા વગર નીકળ્યો કેવી રીતે કે ચારેય વેદ એની પાર નીકળી ગયા તારે જ હા એ પાર નીકળ્યા વગર આ નીકળે નહીં એ અનુભવ છે અમારો અમે ડે વન થી ત્રેસઠના ફેબ્રુઆરીથી અમે અમે રહીએ છીએ સૂર્યનારાયણની મારી પ્રાર્થના થાય ગ્રહ નક્ષત્રો બધાને થાય આ સતત સમજાવ બધા જ દેવાત્માઓ છે જ ખ્યાલ ને પણ શુદ્ધાત્મા કોઈ જગા જોવા ના મળે તમને એ તો મારા દાદા પરિવાર જ બાકીના શુદ્ધાત્મા અને અસલ શુદ્ધાત્મા છે જ બધા દરેક જગા એ છે ત્યારે શુદ્ધાત્મા થઈ અને શુદ્ધાત્મા એવું કવિરાજ કંઈક બોલે છે શું બોલે છે શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા જોવાની શક્તિ આપો सलो करी सबिया बोने जल मारियाती रोटी नजर त्या उठे राग दृषि पाल की नजरों न उतरे झे પ્રતિક્રમવાની ભક્તિ આપો ને ચાલવા દે અમીન સાહેબે કહ્યું જોયા શુદ્ધાત્મા તો થયા પરમાત્મા શું કહ્યું નથી દેખી ને જીવવાની ક્રિયા છે પરમાત્મા સ્વરૂપે જીવવાની જીવવાની હા કારણ કે દેખવાનું એ ક્રિયા કેવાય છે ને ક્રિયા વગર તો કશું કોઈ તત્વ ના હોય શકે એક છો છો તત્વ ક્રિયાવાળા છે પણ પોત પોતાના સ્વભાવથી ક્રિયાવાળા છે શું કહ્યું સ્વભાવથી આ તો દાદાએ કહ્યું કે ચેતન અને પૂતગલ એના સામીપ્ય ભાવથી જ આ બધી માજગણો અને ગરબડો ઊભી થઈ છે એ જ છે બીજું કશું જ નથી બાકી પેલા ચાર તો વિતરાગ જ છે બધા બિલકુલ વિતરાક છે તારે હા અને પૂતગલય વિતરાગ છે પણ એ વિતરાગ સમજી આપણે એટલે સાહજિકતા ત્યાં કહીએ સાહજિકતા અહીંયા કહીએ આપણે નોર્મલ નોર્મલિટી કે છે ને એ રીતે આપણે રેડિયેશન વાળું મટીરિયલ છે આ પૂતગલ સ્વભાવથી નથી પણ આ મનુષ્ય જોડે ટચમાં આવે છે એટલે માણસની જોડે અને કયા માણસો તો કે આ ભારતનો તો બીજા માણસોમાં આવે ખરું પણ એ બચ્ચાઓ રમત કરે એ ટાઈપનું છે તો અને આ તો બધા મોટા થઈ ગયેલા નાનું બાળક જન્મ્યું હોય તો ગયડું થઈને જન્મેલું હોય એસી વર્ષનું હોય છે એવું દાદા કહે છે જન્મ્યું એટલે પેલું આગળ એંસી વર્ષે એને ત્યાંથી મુકામો છૂટ્યો એટલે પછી એથી ચાલું કર્યું એને આવું દાદા કહે છે અને આપણે બધા સમજી શકીએ છીએ આ તો એ ભારતવાસી બધા એટલે કહ્યું ને દેશ અને કસાયો બહુ પરમ ઉપકારી છે બધાને પણ એ તો અહીંયા બોલી શકાય આપણે ત્યાં બહાર ના બોલાય પરમ ઉપકારી છે કારણ કે એ જ કષાયો આપણને એમાંથી જ મુક્ત કરાવે છે કે કષાયોથી નહીં નહીં કષાય ભાવથી કેવી રીતે હા એ આ રીતે અદભુત પ્રયોગ આ દાદા ભગવાનથી આ કારને વિશે પ્રસ્થાપિત થયો અદભુત પ્રયોગ પરંતુ એ તો એમનાથી દિવ્ય દીક્ષ દ્રષ્ટિ દીક્ષાદાન થયું છે એનાથી બન્યું દિવ્ય જ્ઞાન દીક્ષાદાન થયું તે મોટું બન્યું અને એમાં આ સંયોગો અને વિયોગોના સંબંધો આ વિશે જે માહેર ભગવાનના વખતમાં કેવળ સંયોગો સ્વરૂપે હતા અને આગળના બધા તીર્થંકર ભગવંતોમાં આ જ રીતે હતું એ તો જુદા જુદા સ્વરૂપે હતું દરેકને છતાં પણ સંયોગો કારણ કે સંયોગો બી ગો તે વખતે હતા બધા એવા શરીરે એવા સરસ હતા તે વિયોગી વિયોગીપણું એનું સમજાઈ જ ગયેલું હતું અંદર ખર એટલે એમને ભાષામાં બહુ સુંદર એ ગૌ મે સાસો અપ્પા કરીને બહુ સુંદર કહ્યું છે વાત અદ્ભુત દીક્ષા મંત્ર અદ્ભુત એ ગૌ મે બોલો એ ગૌ મેશો અપ્પા ણ દર્શન સજ્જવો શીશા મેં બાહિરા ભાવા સર્વે સંજોગ લખણા સંજોગ મુલાજીના પત્તા દુઃખ પરંપરા તમ્મા સંજોગ સંબંધ સમ મમ તિવેરે વોસીરે તમને બોસરાવી દઉં છું કે છે એટલે એના પરથી આ બોસરાવાની ક્રિયા છે બધી ચાલુ એટલે આહારના રસોથી છૂટાય એના માટે છે આ બધું બેઝિકલી હા પણ એ તો છે જ આપણે છે જ કવિરાતની લાઇન છે તે આમ આપણા સંપ્રદાયમાં ભારતીય સનાતન ધર્મીય સંપ્રદાયમાં સમર્પણ ભાવ શરીરથી તનમ અને ધનથી એવી રીતે સમજીએ છીએ ગુરુજી આગળ આ ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવ પર્વ એ સામાન્ય પણ આમ અને દરેક પુત્રોની શક્તિ ગુરુના ચરણમાં મૂકે જ્યારે અહીંયા એક અપવાદ માર્ગ છે કારણ કે આ ગુરુ પૂર્ણિમાનો આપણો માર્ગ અહીંયા ઉજવાય છે તે આત્માની ચેતનની હાજરીઓમાં અને એક જ ચેતન જેનો બધા આત્માનો સ્વભાવ છે એ હાજરીમાં ચેતન સ્વરૂપે ઉજવાય છે દાદા ભગવાન સદે નથી છતાં બધામાં બિરાજમાન પોતાનો સ્વાદ છે અનુભવ છે દરેકને પોત અનુભવ થાય છે તે રીતે આ ચેતન રહી છે આજે અદભુત એટલે કંઈ આપણે બધાથી જુદા પડીએ છીએ નહીં પણ સાંપ્રદાયિક દ્રષ્ટિને આજે સમદ્રષ્ટિનું પ્રદાન થઈ શકે અને સાંપ્રદાયિકતા ભારતની એક અનેકતાઓમાં એકતાનો સ્વભાવ કરાવે અને સ્વભાવ બધા વિશ્વ સમજી શકે એવી રીતે આજે દાદા ભગવાન મારફતે આ વેદોનું પુરાણોનું જૈનોના બધા આગમોનું બુદ્ધ ધર્મીય બધા મહાયાનોનું અને બધા ધર્મોના બધા સાર સ્વરૂપે ભારતના નહીં પરંતુ વિશ્વના એ વિજ્ઞાન સ્વરૂપે આપણને મળ્યું છે એક માનવ સમાજે સમજવા માટે તે આપણી ગુરુ પૂર્ણિમા છે આજે સાહેબ એને વિશ્વને આ સમજ આપવાની છે કોઈને આપણે જ્ઞાન આપવાના નથી કશું એ તો જે પુણ્યશાહી ભાગ્યશાળી છે ત્યાં રહ્યા કરશે એ તો માર્ગ માર્ગ છે માર્ગ એ અંતિમ લક્ષ ના હોઈ શકે અને એ માર્ગ વહન સ્વરૂપે ના હોય કે જ્યાં ક્યાંય અટકતો ના હોય ત્યારે એ અંતિમ લક્ષ સ્વરૂપ હોઈ શકે છે એ માર્ગ એટલે આપણે મોક્ષ માર્ગી કહેવાયે છીએ આ સંસારમાં રહીને વ્યવહારમાં રહીને બધા વ્યવહારના સંબંધોમાં અને માનવ સમાજના બધા દેશના તેમજ વૈશ્વિક બધા સંબંધોમાં બધા ફરી રહ્યા છે ને આપતા પુત્રો બધા વડીલોને બધા જો આજે સાત સાત દેશોમાં ભારત સિવાય આ ગુરુપૂર્ણાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આટલી પારંપિત્રતા એ કરીને તેમ ભારતમાં પણ આજે છ કેન્દ્રો છે આજે જોજો ધીમે ધીમે એનું વર્ધમાનતા આવતી જશે જશે દરેક પોતપોતાના ક્ષેત્રે પાંચ કુટુંબો ભેગા થયા હશે તે ઉજવશે જોજો એના માટે કંઈ એક જ આ દાદા ભગવાનનું મૂળ ક્ષેત્ર છે દાદા ભગવાનના આશીર્વાદથી આશ્રિત થયેલું અને ભૂમિપૂજન થયેલું પૂજા થયેલી અને પ્લીન સુધી જેમની નજરો નીચે દ્રષ્ટિ નીચે તૈયાર થયું એવું અને પ્રતિમા મુકાવાની તેનો છેલ્લો પાન કેટલા અહીંયા દાદા જાઓ આશીર્વાદ છે નીકળશે આર કે ત્રિવેદી જે વિખ્યાત છે વિશ્વવિખ્યાત તો એથી તે લગભગ પિસ્તાલીસ ટન પથ્થર આખો નીકળ્યો અરે કહ્યું કે સાહેબ આ તમારે સુરત પહોંચાડવું બહુ મુશ્કેલ પડશે આટલું વજન એક ટ્રોલી પણ નાખ્યા તો આપણા ભારતમાં નથી તો અમે એને પાંચ વીસ પચીસ ટન કહેવાય પચીસને અંદર એ કરી દઈએ અહીંથી કાચું ઘડતર કરીને કાચું ઘડતર હવે એ તો બધા શું કહેવાય આપણે આર કે ત્રિવેદીનું ઘર આ મંદિરો બનાવ્યા છે એને શું કહેવાય સોમપુરા એને આર્કિટેક ના કહેવાય સાહેબ હા એ મંદિરોના આર્કિટેક્ચર જાણે છે એ લોકો સોમપુરા અને એવી રીતે આરસપાનનું બધું બનાવે છે કે આખું આરસ પાડનું વજન છે ને એક એક પથ્થર ઉપર ઇવનલી સારી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય કોઈ એન્જિનિયર સાહેબ હોય એન્જિનિયર સાહેબ મોટા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સારી દાદા ભગવાન મેટ્રિક ફેઇલ પણ ચીફ એન્જિનિયર ચીફ એન્જિનિયર સુપર એન્જિનિયર દાદા શું કે છે આ નર્મદાનો ગોલ્ડન બ્રિજ છે ને એ ભરૂચના છેડી નીકળીને તમે જઈને સામે આવીએ ને ત્યારે તરત જ આખા બ્રિજનું તમને વજન કહી દઈએ કહી દઈએ પછી એનું રહસ્ય દાદા બપોરે આ શીખવાડ્યું અને એ આખી જીવન રહ્યું એટલે સ્ટીલ શું અને સિમેન્ટ શું કારણ કે કહ્યું કે મન વચન કાયાથી આપણને ચોરી કોઈ પણ હિસાબે ના જ ખપે શું કહ્યું કોઈ પણ પ્રકારની ચોરી આપણને અને જે જે ચોરી આપણા આગળની ભૂલોના કારણે થઈ હોય ત્યાં આગળ પશ્ચાતાઓ ખૂબ ખૂબ કરીને એના પ્રતિક્રમણો પશ્ચાતાઓ કરીને અને બધા શુદ્ધાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા જે જ્યાં જ્યાં જ્યાં તે હોય અને અપ્રત્યક્ષ હોય ત્યાં પણ એ બધાએ એમાંથી નીકળવું જ પડે છૂટકો જ નથી કોઈનો એ આ કાળનું આ શુદ્ધ બ્રહ્મચર્ય જે પરાતા હતા એવા શરીરો હતા એવું આ વિશે મહત્વને આપ્યું અને તે પ્રમુખ વર્ગ આખો સંસારીઓનો છે વેપારીઓનો છે ધંધા કરનારાઓ છે દુકાનદારાનો છે નાની નોકરીઓ નાની મોટી બધું કરનારાઓ બોલો આજે યુવાનો દાદાની હાજરીમાં જે જન્મેલા પછી એમના છોકરાઓ જન્મે છે દાદા ભગવાન કહે છે આ બધી હેલ્ધી પ્રજા આવી રહી છે આપણે જૂના મા બાપોની હેલ્ધી પ્રજા આવી રહી છે આપણે તો જૂના સંસ્કારોમાં બધા આમ આમદ તૈયાર કર્યા પણ આ લોકો હેલ્ધી છે બધા કારણ કે એમના માઇન્ડ હેલ્ધી છે એમના માઇન્ડમાં એટલી ચિકટ નથી કે આ મારું મારા દાદાના કૂવો ના દાદાના દાદાનો કૂવો એટલે પાણી ના હોય પથરા ના મારે એમાં પડવાનું જ એવું એ નથી આજના છોકરાઓ માને નહીં કોઈને આખું મોટું ભારત છે ને તો છોકરાઓ કહે છે એક સ્ટેટનું હોય ને તો ત્રણ ત્રણ સ્ટેટના સંબંધ બની દે આજે તો ત્રણ સ્ટેટના પેગા એવાય છે હે એટલે આવું વિકાસ થઈ ગયો છે લગભગ બધે જ થયો છે સાઉથ નોર્થ બધે જ આખા ભારતમાં પણ એ અમુક કક્ષાએ બધા ભણેલા હોય ને કક્ષાએ ઓય અરવિંદ ક્યાં હસતા હોય મેરે પર પક્કા જય શાસ્ત્ર જ્ઞાની અમે રવશરાજજી કા બહુ વાલા આવ્યો પિતાજી બહુ બે પછી આપીએ પછી હા જતી વખત લઈ લેજે અહીંયા બધા છે ને અત્યારે હવે થોડી જ આપણે વાત કરીશું અને પછી આ બે આમંત્રિતો બાકી છે એમને એમનું અમે તર્પણ અમારા ઋણ સ્વરૂપે સ્વીકારીશું બધા કુટુંબીયોના અને દરમિયાનમાં પછી થોડુંક નાનો અમારે જે કંઈ સંદેશો કહેવો હોય આજે કહી જ કહી જ ગયો છે આપ સૌને તે થોડુંક કરી ત્રણ મંત્રો બોલી અને આપણે પ્રાર્થના બોલાવીશું બધા માટે સમગ્ર ભાવે કે બધા આજના વ્યવહારમાં બધાને કોઈનામાં આપણી આપણા દુઃખ થવાને કારણે એ ભૂલ બહારથી કોઈનામાંથી આવી છે સગા સંબંધી ગમે તેઓ આપણો ફાઇલી સંબંધી હોય તો એ ના આપણને લાગે કે નહીં આ તો હું જ મારી સમક્ષ આવ્યો છું પણ આ ભૂલ સ્વરૂપે આ નિમિત્ત છે આ તો વ્યવસ્થિતને આધીન છે એ તો કોની શક્તિ છે કે પોતપોતાની રીતે આવી શકે ગમે તેઓ કટ્ટર દુશ્મન હોય કોણ છે ગમે તેઓ ઉત્તમ મિત્ર જેને ઉત્તમ કે ઉત્તમ મિત્ર હોઈ શકતો જ નથી વર્લ્ડમાં સિવાય કે પોતે પોતાનો ઉત્તમ મિત્ર બની શકે છે ક્યારેય પણ નહીં જોજો તમે આજ્ઞા ધર્મ આપણને આ શરીરને આપણી પ્રજ્ઞાશક્તિએ કરીને જે દાદા ભગવાનની જે સીટ છે જ્યાં આગળ એ સીટ પ્રજ્ઞાશક્તિએ કરીને આ શરીરને પણ એ પણ બધા દુશ્મના મિત્રતામાંથી નીકળેલું એવું એને પોતાને ઉત્તમ મૈત્રીતાનો ભાવ એને અનુભવ કરાવે છે આપણી પ્રજ્ઞાશક્તિ આપણે જ આપણને અનુભવ કરાવીએ છીએ એટલે જે જૈન ધર્મમાં ખાસ ચાર મુખ્ય ભાવનાઓ કંઈ આ ઉત્તમ મૈત્રી ભાવના બહુ કંઈ છે એમાં અને આ દિગંબરોમાં જે એ જ ધર્મ દસ લક્ષાણ ધર્મ આવ્યો જેમાં ઉત્તમ ક્ષમા એ પહેલાં પહેલું દર્શાવી છે અને અગાસજીમાં શ્રીમદ રાજચંદ્રજીની અનુજ્ઞાથી લઘુરાજ સ્વામીથી જે આશ્રમ બંધાયો એમને કહ્યું નહોતું કે વાંચજો પણ આ જગ્યા બહુ પવિત્ર છે બધે ફર્યા એમને લઈને અને અત્યારે શ્રીમદની જે છે ત્યાં આગળ ત્યાં આગળ છેલ્લી અમને એ હતું સાધના હતી એ છે બધું જ પરંતુ જેમ જેમ સમય જાય તેમ તેમ એને આપણે સોને મળીએ બધું કરીએ બંગલા બનાવીએ પછી પાછળની જિંદગી ત્યાં કાઢીએ એવું બને છે બન્યા જ કરે એ તો આ ધર્મ આ ભારતમાં ધર્મમાં હોય જ હ તો ત્યાં આગળ મોટો દરવાજો બનાવ્યો છે એન્ટ્રી બહુ જૂન વખત હતું બધું જ અને એ આગળ ક્ષમાએ મોક્ષનો ભવ્ય દરવાજો છે એવું સુંદર લખ્યું મોટા અક્ષરથી અરે દરવાજો બધા પેસે છે અંદર પછી આગળ બધી બાતો નહીં કરવાની આપણે જેટલી કામમાં લાગે અને આપણી નેગેટિવિટી વધારો ના કરે એવી વાતો કરવી જ નહીં કોઈ દાડો શું લાગે તમને લોકોને આપણને બહારથી કંઈ દુઃખ આવેલું એવું લાગતું હોય તે બહારથી આવે છે આપણને બોલો ને લા બહેનો આ પાડે જ પછી ના પાડો છો તમારે તો બધું બહુ અનુભવમાં આવે છે બધી સેવા તો કેટલી કરો છો એક આઠ કલાક ઊંઘો છો એટલું જ ને પગાર કશો મળતો નથી એટલે દાદા તો કહેતા અમેરિકામાં જઈ દે અલ્યા તમે બધા ભણેલા છો આટલું કમાવો છો તો તમારા ઘરનું સેવા કરે છે એને થોડો પગાર સ્વરૂપે અમુક બે ડોલર આપ્યા અમારે રામ મોહમ્મી અને સુનિલને કહ્યું હતું આ માયાને આપ્યું હતું બે ઘણા શ્રીમંત આપણા ભારતના નામ રોશન કર્યું એવું જગ્યામાં છે એના પપ્પા પણ દાદાએ આ કરાવ્યું એમની નજરમાં શું આવ્યું બધું બધા તપાસ કરતા હતા એમાં આ માયા આવી ભીખુભાઈ આયા પણ ભીખુભાઈ તો વેપારી પક્કા મારા સદર પરંતુ બહુ ધર્મવાળા ધર્મનિષ્ઠ એટલે આપણા સનાતન ધર્મમાં એટલે એને જોયું પછી બ્રાહ્મોને બોલાય આ દીકરી કોણ છે તે કે અમારા સમાજના છે એટલે અમારા સિંગોત્કરી ગામ છે કુટુંબમાં એ કુટુંબ એમાં છે કે છે એમ એની દીકરી છે એ શું કરે છે એ અમારા જેવા જ અમારા જ વોટલ વોટલને બધામાં છીએ તો તમે ઓળખો સારી રીતે અમે બધા ઓળખીએ તો કે આ સુનિલ માટે આ યોગ્ય દીકરી જાઓ આ વાત જ કરી હતી ઉપર નવસારી તે હાથી દેખાતો નતો પણ ભાવ થયો હાથીનો અને બહારથી નીકળે છે ને રામ અને પેલો હાથી વાળો પેલો લઈને ફરે છે ને વેદાંત વાળા બધા હાથી ને ચાર રીકડા અને આવું છે એમ કે તને પૈસા મળશે જેમની માલિકી જરા પણ નથી એક પરમાણુ જેટલી પણ નથી ભીંકરભાઈ સાહેબ શબ્દ અને સારું વેદાંત સારું ઉપનિષેદ બધા જ ઉપનિષદો બધા જ એમાં મુખ્ય જે છે તે આજે ઋષિ મુનિઓ જે આરાધના કરી આપણને બ્રહ્મની પ્રાપ્તિ થવી જોઈએ માણસો છીએ પણ કુદરત શું છે તે કુદરતને સમજવામાં એ અરણ્યમાં જંગલમાં ગયા આ માણસની વસ્તીમાં આપણને જલ્દી નહીં સમજાયા આપણને કહે છે એટલે આરણ્યકો કહેવાયા આરણ્ય અર એ જંગલના આરણ્ય ક એટલે જંગલમાં ઘૂમનારા આવું છે આ તો દિનકરભાઈ સાહેબ દાદાનો અદ્ભુત અક્રમ વિજ્ઞાન આપણા દરેકને પોતપોતાના હૃદય જે જે કંઈ અનુભવ થાય છે અરસ પરસ પોતાની તૂટી પગી ભાષામાં પણ એકબીજાને વાત કરે ને તો બહુ એકબીજાને લાભ કરે જરૂર કરો કોઈ આવે તો સામે ચાલીને જવાની જરૂર નથી સહેજા સહેજ નીકળી ગયું લાગ્યું કે અહીંયા છે કંઈક તો કરવું નહીં તો પછી બંધ થઈ જવું મોડું સીવી દેવું તે વખતે દાદા ભગવાને જો સોઈ દોરા આપ્યા નથી કશું આપ્યું નથી પહેલાં તમે સીવી લેજો એક લોહીનું ટીપું ના પડે એવી રીતે આપણું ઓપરેશન કર્યું એમને એટલે ખબર છે તમને લોકોને જો છે નાખે છે પેલી એક લોહીનું ટીપું નીકળ્યું હતું કોઈને તારી મન નું ઓપરેશન કર્યું કે તમારા મનના ડોક્ટર થઈ ગયા હા એ તો છે એટલે કે દાદા પુત્ર અને આ બધા જ્ઞાત પુત્ર છીએ સભાનતા તું જ તને ઓળખી લે પણ એ નિમિત્ત બન્યા ગોર મારા તો બને પાર્વતી ને પરણાવવા માટે પાર્વતી ને લગ્ન થાય છે અને શિવજી કઈ બારત માં મફત ના જાય છે કેટલી મોટી બારાજો જાય આંખ બંધ કરી દો જય સચેદન એ કઈ બોલાયું નહીં છતાં આપે ઉઘાડ કરી આપ્યો કશું અમારે મારે પક્ષે કર્યા વગર જ્ઞાન અનંત સુખમાં જે સુખ એમને વર્તી રહેલું હતું સિદ્ધ ભગવંતો નું અહિયાં માનવ મનુષ્ય લોકમાં મૃત્યુલોક માં એ સુખ એમને આપવા માટે ભાવના નથી કરી પણ ભાવના હતી કે આ બિચારા ઘરના વ્યવહારના સંસારના પ્રાણીઓ હંમેશા બધા માર્ગથી એમ જ કહેવામાં આવ્યા છે ત્યારે ભગવાન કૃષ્ણ આ વ્યવહાર ખોટો હશે કે ના બસ હવે હું મારી ભાવના સાથે એવી રીતે આવું કે પૂરા વ્યવહાર સાથે બધાને મોક્ષ મળે દિનકરભાઈ પૂરા વ્યવહાર સાથે નહીં તો તમે કમ પોલિટિશિયન છો પાક્કા બધા આજે માધવસિંહ બધા ખોટા હોય ખોટો બાર વાગે રાત્રે હાજર રહ્યા દર્શન સૂક્ષ્મ થયા જ્ઞાન બિલકુલ ઓગણીસો નવ્વાણું પણ દસ માર્ચ ચમોતેરે રાતના મારાથી પંક્તિ ગવાઈ ગઈ ઓ હું પારથું તને મુજદેહ મન અમે પહોંચાડ દે તમે જ્યાં સુજે પણ સમર્પણ વિધિ પણ દસમાં કરી અને આપે આપના પરમાત્મા પ્રેમમાં કશું જ બોલવું નથી વચ્ચે બોલાવી ગયો આપતા પુત્રો અને મહાત્માઓ માફ કરે મને નહીં એટલે કે શું કહેવા માગે છે આ ચુતરી સાલમાં આ બધું અનુભવ પક્કો થઈ ગયો એમ તો એટલે મારો રૂપિયો હાચો કડીને ખણખણીને બધાને આપતો હતો અને જો તારું રાજા તું જીતું હું રાજા હું જીતું રાણી તું તું હારીશ તો કે પણ પહેલો હક તને આપું છું તો કે રાણીને મરી આ પછી રાજા જો શરત તો કરી ને તોય પેલો બોલ્યો તો કે જો પણ જીતીશ તો હું જ તે પેલી રાણી પડી હરી ગયો ને પરંતુ ત્યાં મને એવું નહોતું કહ્યું કે આપણે બધા બંને પક્ષોનું આપણે અંદરથી મનથી અવધારણ કરીએ એટલે મારું રાજા પડે તો હું જીવ અને રાણી પડે તોય હું જીતું કહેશે એટલે આવી શરદ મુકનારો હોય તો હારે કોઈ દાડો અને જીતાઈ ખરો કોઈ દાડો બધી બાજ આખું જગત જેને જીતવા જાય કોઈનાથી જીતાય નહીં એવા અજીતનાથ ભગવાન દા ભગવાન છે દાદા ભગવાન છે વિતરા મોક્ષ ધામપુર અંબાલાલ મેરે દાદા દાદા ભગવાન છે દાદા રો સપદેવ દાદા રો સપ અજી અજીતનાથ બોલો દાદા અજીતનાથ સાચી છે આપે અમને આપ્યું એમ નાઈ કહું વિચરા દ્રષ્ટિ કરતાં પણ વિચરાગ શક્તિ અમે આપનું માત્ર સ્મરણ કરીએ તો વિચરાગ શક્તિ છેલ્લે હાજર થાય આ વિનોદભાઈ અને ત્યાં વડોદરામાં આપણા એમડી જગદીશભાઈ સાક્ષાત હાજર છે આપણો જગદીશભાઈ હા વડોદરાનો આર્કીક એન્જિનિયર મોટો આ ભણેલો નહીટ્રિક નથી ફાયર કર્યું આપણું એક કામ સંપૂર્ણ થઈ ગયેલું માત્ર કોર્ટમાં રિવિઝન અરજી આપેલી એના ઓક્સિજન પર જીવ્યા ચોરાણું વર્ષના કે જગદીશ મારો વ્યવહારમાં બુરુચ કેસે બોલો છો તમે ભણેલા ને અભણને એમને મને કહ્યું કે આપણે મેન મિનિસ્ટરને બીજા કામમાં મળેલા જઈએ મેં કહ્યું ના આપણને હવે દાદાએ આટલું બધું આપ્યું છે તો એનું નામ લઈને વાત કરીએ મુલાકાત માગી અને હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ જજની વચ્ચેની એ પોસ્ટ ગણાય ત્યાં અમે આપતા સૂત્રનું ખૂબ મોટું પુસ્તક અને આપ આપણે પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર બનતા સુધી પંદર કે એ ભાગ જેમાં આપે ઇઝ વ્હીકલ ટુ એમસી સ્ક્વેર સમજાવેલું એ સરસ એમાં પેક કરી મેં ગયા ઓ ત્યાં જઈને મેં એકત્ર કર્યું કે મારાથી અવાજ નહીં કારણ હું વકીલાત નામ નથી મૂક્યું પક્ષકાર નથી મૂક્યો પરંતુ દાદા ભગવાન કરીને કલકી મહાપ્રભુ રહ્યા અને અત્યારે પ્રગટ જ્ઞાની પરમાત્મા કન્નુર દાદા છે તેનો હું આશ્રય છું બાણું વર્ષ છે પંદર વર્ષ એમએલએ રહ્યો ડેપ્યુટી સ્પીકર તરીકે થોડો વખત બધું કર્યું પરંતુ આજે માત્ર ભક્ત તરીકે કામે આવ્યો છું ખોટા પડીને એટલે એમણે ખોટા સિક્કા તરીકે ના કદ્દન સાચા એ પાછું હજી સાચું કહેવાય કોઈ દળ ખોટું ના પડે એવું કહે પછી એમણે કહ્યું કે બેઠો બેઠો હું બેઠો મને કહે તમારો અધિકાર છે મારી ફરજ છે અને પછી કહે કે હું સુરત હતો કામરેજ મંદિરે દર્શન કરેલા અમે કહ્યું કે સાહેબ એ મહાવીર ક્ષેત્રમાં જે શ્રીમંદર સ્વામી છે એના સાક્ષાત પ્રતિનિધિ એ કામરેજ મંદિરે છે એણે કચ્છું પણ બોલ્યા વગર કહી દીધું કે આ કામ મારવું છે અને પાંચ ઠરાવ પછી એવું ગોઠવી દીધું અમારા બોલ્યા વગર કે કોઈ મેખ મારી નહીં લે તે વખતે એક જ વસ્તુ છે આજે દાદા મને ખરેખર છે આજ પગ ચલાતા નથી પરંતુ જ્યારે હું વિકરાત શક્તિ આપની એનો આશરો લઉં શક્તિ શું છે તે પણ પૂરું ઊભા પણ હું શુદ્ધાર્થમાં છું શૈલેષભાઈનો પહેલો જ શબ્દ આ નીકળે છે હું શું છું અને બીજા આપતા બેઠા છે તે એમ કહે છે કે તમારે કરવાનું કંઈ નહીં તમે જે કરેલું જે નીકળી કરે તો આજે એક જ કહું છું કે આપની વિચાર શક્તિ ખરેખર આપ છેલ્લું કંઈ જમ દાદા બિનોદાજી કહેતા કે હું ગાંધીજી કરતાં નામનું જોઉં છું મારાથી એવું નહીં કે ભાઈ પણ એ કહેતા કે હું ગાંધીજીની ખાન પર આપ સાક્ષાત દાદા ભગવાનની સાથે રહીને ખૂબ લાંબુ જોઈને અમારા અને આવું મારે આ વાતને આ બધું બોલી શકાય હું છતાં પણ વિનોબા ભાવેજી એટલું બધું એમનું એ બહુ સુંદર આધ્યાત્મ જીવન જીવેલા તે ગાંધીજીને માને એ વ્યવહારથી ખરું પણ તે વખત વ્યવહાર એવું બોલાતું નહોતું કોઈનાથી આપણા સંગમાં દાદા ભગવાન પછી જ આ બોલાવ્યું છે તેટલે છતાં એ ઊંચા વિચારક હતા અને અણીશુદ્ધ ચોખ્ખું દિલ હતું એનું અને જે આખું જીવન સેવામાં નાખી દીધું વરદાન આ બધું થયું એમાં ગાંધીજીએ વ્યવહારથી જે લોકોને આ ગુલામીમાંથી છૂટવા માટે આપેલો તે આગ્રહ સ્વરૂપે લોકોથી ગ્રહણ થયો જેવી રીતે સાધુઓને સાધુદમ સાચવી શકે એના માટે શંકરાચાર્યજીએ બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ મંત્ર સાધુઓને આપેલો એ સાધુએ બધાને કહ્યું કે આ તમે જુઓ છો સંસાર બરોબર છે પરંતુ એ સત્ય નથી બ્રહ્મસત્ય છે આ તો બધું મિથ્યા છે એવું બધે વેચવા ગયા પીરસવા ગયા જ્ઞાન વેચાય ને પીરસાય નહીં સમજણ વેચાય નહીં ને પીરસાય નહીં અનુભવ વેચી શકાય અને એને પીરસવાનો ના હોય એ પીરસાઈ જ જાય ઓટોમેટિક એનામાં એટલી બધી સેલ્ફ એક્ટિવિટી છે આ પૂતગલની સેલ્ફ એક્ટિવ જ નથી શરીર આવું છે પોતે સેલ્ફ એક્ટિવપે પ્રાપ્ત થયું આ બહુ મોટી વાત અમીન સાહેબ સેલ્ફ એક્ટિવ કહે છે ને અમે એમને પ્રણામ કર્યા ગજબનું નીકળ્યું છે એમનાથી સમજાયું અને તમને લાગ્યું કે હાચો રૂપિયો લઈને બધે ફર્યો પણ જ્યારે નવસારીમાં અનુભવ થયો ચિમ્મનભાઈ સાહેબે તારે અનુભવ મને થયો તે તે વખત સમજણ પડી ગઈ કહો તો આ તો ખોટો સિક્કાને સાચો કરવા માગતો હતો તે પછી ચુમોતેરમાં પહોંચે તરમ અનુભવ થયો એમને કે અરે આ તો ખોટો સિક્કો થઈ જવાની મજા છે નહીં તો અહીંયા આ સંસારીઓથી ને આ જગતથી છૂટવું મા મા મુશ્કેલ છે તમે ઘણી વખત લખો ને માાવ બહુ મુશ્કેલ છે અને આજના જમાનામાં બુદ્ધિ બહુ વિકાસ પામી છે આ કેસ બીજી બે પેઢી માં સોલ્વ ના થાય અને આપણાથી જ એક ગુચવાઈ ગયેલો પાછો બોલો એટલે આપણે કઈ એના દુશ્મન નતા પરંતુ આપણો વ્યવહાર એને ગૂંચવામાં નાખી દીધો ગૂંચવણમાં નાખી દીધો જુઓ બહુ સમજો બધા એ ભલે ગમે તે દાદાની ભદના કરો ગમે તે રહો પણ ભેદ પડે એવું કોઈને વાતો ન કરો કોઈ તમારા વાણીથી એવું વાણી ના નીકળે કોઈ કોઈને ભેદ પડે હમ અને ગમે તે વસ્તુ તો હોય જેમ સમાજ અને કુટુંબને બધું વિશાળ થાય છે બની શકે છે નથી કંઈ ખોટું નથી એ તો મનવાનું જ છે ઘરમાં છે બે ભાઈઓ સારી વાત છે સમય થઈ જાય એટલા માટે આ પદ ઘણું થઈ ગયું થઈ ગયું આપણે જરાક એને વિરામ કરીએ અને બે આમંત્રિતો છે એમને જરાક એમનું દાદાને તર્પણ થાય છે આ ગુરુપુરાણ દિવસે દાદા ભગવાન એટલે આપણા બધામાં વસેલા છે આજે આપતા પુત્રો સાથે સાથે આપની સાથે અમે બેઠા છીએ આ વડીલોન બધા છે એટલે એ જે સમર્પણતા કરે છે આજે આપણું પૂર પરાપૂર્વથી ચાલે ગુરુ પૂર્ણિમાનો પર્વ તે ચરણોમાં સમર્પણ કરે છે એ એમનો ભાવ સમર્પણ કરે છે કે જ સયો બીજો અમારો અજ્ઞાનતા અને અંધકારવાળો જેને પ્રકાશ માનતા તેવો રહ્યો છે એ બધો નીકળી જાય અને અમારો શુદ્ધ પ્રાવ બિલકુલ પ્રકાશમાન થાય એ ભાવ છે એમનો એટલે મૂળ તો દાદા ભગવાનને જ સમર્પિત થયેલા જ છીએ આપણે શું પછી આ અમે અહીંયા આપતોપુત્રો હોય અને એમનાથી પણ જ્ઞાન અપાતું હોય તો વસ્તુ જુદી જઈએ તે પણ જ્ઞાન હંમેશા એક જ વ્યક્તિ આપી શકે છે એક જ વ્યક્તિ નહીં તો એ દ્વિધા થયા વગર રહે નહીં અને એમાં સ્પર્ધા થયા વગર રહે જ નહીં એટલે આ એકથી બે થતાં સ્પર્ધા ગૃહ ખુલ્લો થાય છે અને સ્પર્ધા ગૃહમાંથી છૂટવું બહુ મહા મહામુશ્કેલ છે સમજો જ્ઞાનીનો કોઈ ઇજારો નથી રાખ્યો એમને એમના જ્ઞાનનો અનુભવનો બધાને અનુભવ થઈ શકે છે હમ પણ જેને લાગે કે હું એ આપી શકું છું એને સમજી લેવું કે શું આપી શકું છું તારા એમાં આપવાની શક્તિઓ તો ઘણું થયું તેમ તે જ મને સમર્પણ કરીને આપી દીધો છે તો એ તું તને પાછા લેવાની શરત આથી મેં મેં સ્વીકાર્યું એટલે તને લેવાની છૂટ છે પણ મારી રજા લઈને લઉં તો તું વાંધો નહીં આવે તંજા પણ કોને કેટલી રજા લીધી કોણે કેટલી રજા લીધી આ વાત છે બહુ અમે તાત્વિક વાત કરીએ છીએ અમે કોઈને દુઃખ પહોંચે એવી નથી કરતા દાદા ભગવાનના નવકલમો બહુ અદ્ભુત છે કોઈ પણ દેહધારીનો અને કોઈ પણ સાધુ સંતવી આચાર્યનો બંનેનું બોલાયું દેહધારીઓ એટલે જીવંત અગર મૃત્યુ એટલે પ્રત્યક્ષ અગર પરોક્ષ આપણે એ લક્ષ્મો જ જોઈએ અને બોલાય એટલે શબ્દનું પ્રતિક્રમણ કરવું જ જોઈએ નિયમ છે એનો શબ્દ નીકળ્યો એટલે પ્રતિક્રમણ માગશે તમારું પણ કયો શબ્દ જો સમાને સુખ આપે તો બરોબર છે એ સુખ આપનારો કોઈને લાગે નહીં કડક લાગે છતાં પણ એ સુખ આપનારો છે આટલું વ્યવહારમાં વ્યવહારમાં સત્યમાં એમને આવું ના સત્ય એવું બોલાની વાણીને પણ સત્ય બતાવી બિરાગોએ બતાવી છે જ્ઞાની પુરુષ પણ છે એટલે દાદા ઘણું ઘણું કહેવું છે પુસ્તિકાઓ બહુ નીકળી આપતા પુત્રોથી નીકળી દાદાની વાણીમાં જ છે એની જ વાણી ગોઠવીને બધી જાત જાત લોકોને લાભ થાય રીતે નીકળી એટલે જેણે જેને સમયમલે જોજો અક્રમ વિજ્ઞાન એટલું અદ્ભુત આવે છેલ્લા વર્ષ દોઢ વર્ષથી એવા અંકો આવે છેલ્લા બાર ચોવી વીસ મહિનાના બહુ અને સાહેબથી ચાલું થયું આખું વરસ ઉજવ્યું એમને આખું વરસ અદ્ભુત રીતે અને આજે એ જ યોગેશ આનંદજી અદભુત સ્વરૂપે જે મટીરિયલ મસાલો પડ્યો છે આપણી પાસે બધા જાણે છે એટલે બહુ સુંદર રીતે કાઢે છે અને એ તબક્કાવાર વિષયવાર અને આપણા બધાને આપણા વ્યવહારમાં સ્પર્શ કરે એવી રીતે સમજણ આપે બહુ સુંદર નીકળે છે પંદર વીસ વીસ પચી પાનામાં આવે છે એનો ઉપયોગ પૂરો કરો તો આખો મહિનો તો આમ નીકળે છે ખબર નહીં પડે તમને બીજો અંક આવશે તો જોજો એટલા માટે દાદાએ કહ્યું કે પાંચમી આજ્ઞા શુદ્ધાત્માનો ચોપડો ભરાવવા માટે આ અક્રમ વિજ્ઞાન ભલે એનું લવાજમ છે પણ લવાજમ તો આજે એવું છે જે ખર્ચ છે ને એ લવા જમ લે છે એના ત્રીજા ભાગનો નથી લેવાતો એટલું બધું પછી મહાત્માઓથી જ આવી જાય છે કોઈએ દાન કરવું નથી પડતું બધું જ આવી જાય છે આપણી પાસે જુઓ હમ આવું છે તે વસંતભાઈ અહીંયા મોકલે છે એમને ખ્યાલ આવ્યો કે દાદા ભગવાન સુરત ક્ષેત્રે છે જાણ્યું નિશ્ચિત નહોતું અમારું અમને ખબર નથી કે આવું પિક્ચર પડવાનું છે પરંતુ આને જ વ્યવસ્થિત કહે છે જ્યારે અવસ્થા આપણી સામે ઉદભવે છે અને જે પિક્ચર બને છે એ સાચા પિક્ચરો છે એના સિવાય બીજા કોઈ સાચા આપણા આપણા પાડેલા ફોટાવાળા પિક્ચરો સાચા હોઈ શકે જ નહીં આ ચિતનો સ્વભાવ છે પિક્ચરો ઊભો કરવાનો એટલે સમજી લેજો આ એટલે અમને ખબર નહીં અમને એમ કે વડોદરા ક્ષેત્રે કેલમપુરી જશે ત્યારે પછી અમારા દેવચંદભાઈ દેવના દીધેલા દાદાના વાલા આવ્યા અને આખું કુટુંબ આવ્યું બધા ભાઈઓ આવ્યા છોકરાઓ આવ્યા બધા જ આવ્યા તેમણે થયું અને કોણ જણાય મને ખબર નહીં પણ કનું બધ નીકળી પડ્યું કે દોચનભાઈ એમ આપણે તો બધી છ કેન્દ્રોમાં ગુરુ ઉજવાય છે એટલે અમારે તો આ બધું દેખાયું કે આજે ભારતમાં ગુરુપૂર્ણિમા છે અને કેરણપુરી ઘર આગળ જશે ત્યારે પણ અમને ભાવ થાય કે અમે સુરત આવીએ પછી એ તો બોલ્યું છે બધા બહુ સારું એ હતો પણ જો મેં અહીંયા કોઈને જણાવ્યું નથી સહેજા નીકળ્યું છે તો અહીંયા સંપતિને અને બધાને અને બધાને રજા લઈશ બધા પ્રેમથી આપી રજા લો આ વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત ચિત્ર પણ ચિત્રામણ થવું હોય આ એક અહીંયા ઊભા છે બધા છે ત્યાં મમ્મી સાહેબ ત્યાં છે એ જ કે બીજું કોઈ હે આમાં એક વધેલું ના હોય ઘટેલું ના હોય વ્યવસ્થિત શક્તિ આ છે અને આપણા બધા માટે વ્યક્તિએ વ્યક્તિએ કરીને પોતાને જ વ્યવસ્થિત પોતાને સમજાય જે પોતીકું નથી અને વ્યવસ્થિત કોને કહેવાય કે કોઈનું પોતીકું બધા માનવા જાય એને તો પણ કોઈનું પોતીકું થઈ શકે નહીં કારણ કે એ બધાનું સમગ્ર ભાવે રહેલું છે અને એટલા માટે એટલી મોટી કોમ્પ્યુટર શક્તિમાં એ જળવાઈ રહેલું છે આખા વિશ્વને આખા ભારતને ચલાવવા માટેનું પણ દરેકને આજે એની અંદર જે શક્તિ આપણી ભરાઈ છે અજ્ઞાનની એ શક્તિથી આપણે જન્મ પામીને આપણું અજ્ઞાન નીકળી ના જાય અને આપણે પ્રકાશ ખોરતા જઈએ તો આપણે કઈ રસ્તો જડે પ્રકાશ આ બાજુ જઈએ સમજાયું ને એના માટે દલાલી ખાનારી કે દલાલી વગરની માણસો તો ગમે દાદા ભગવાન કહે છે મે ત્રણ ટકા દલાલી લીધે પોતાના માટે કહે છે જુઓ આવા પુરુષ મહાપુરુષ મે ત્રણ પણ બે બે ટકા તો દાદા ભગવાનનો ખર્ચ થઈ જાય છે મારે શું કરું અને એક ટકવા દહીં વડાને કંઈક આવે સારું કંઈ આ શરીરને ભાવે એવું લઈ લે છે એવું એ એમાં જાય છે અમારે બીજી એક સેન્ટ જેટલું કશું ના અમારે નાર સ્વીકારાય નહીં કહે અને કોઈનું સ્વીકારીએ ભાવ સ્વીકારીએ છીએ દ્રવ્ય આવે પણ ભાવ છે બીજું કશું જ નથી એટલે બધા મહાત્માઓને એક જ સંદેશો હોય છે એટલે આપણા વ્યવહારમાં રહીએ બધું જ રહીએ એનો વાંધો નથી હરસપરસ બહુ સુંદર ચાલે વ્યવહાર અને વ્યવહાર તારે જ દીપે નહીં તો દીપે નહીં કોઈ દિવસ નહીં દીપે દરેકનો ઘર નો વ્યવહાર અને કવિરાજ એટલે જે ઘરમાં હોય એક જ લાઈન બોલે ત્રીજું પડું હોય તો દીપે જે ઘર માં હંમેશા એનું ધ્યાન વધારે રાખતા ગમે ત્યાં હોય અને પોતે ભાદરણ ગામના એટલે ગામના ચરોતરીઓના આવ્યો હોય ભાદરણ નું કહેવાય ભાદરણ નો બોલાવ બોલાવ કે છે આમાં એટલે દાદાએ કહ્યું કે ભગવાનને સિફારસ ગમે છે ભાઈ કહે છે ભગવાનને સિફારસ હોય કેમ ના હોય અમારે બાલાજી ના બોલતા સિફારસ એટલે દરેકને પ્રગતિને માર્ગે લઈ જાય એ બધી એ સિફારસ કહેવાય પણ એ શરીર હોય નહીં એ મળે નહીં તો લોકો આગળ કેમ આવશે બધા આવી વાત છે એટલે ગુણોનું પૂજન કે છે એને શું વ્યક્તિનું શરીરનું નહીં ગુણનું ગુણ જે ગુણ છે માનવ ગુણ છે અને ઇન્સાનિયત આપણામાં ઇન્સાનિયતથી જીવાડે છે એને ગુમનુષી નું કહ્યું અને મુખ્યત્વે માનવધર્મ જ મુખ્ય છે